પરમ પુજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમવાર બે હજાર ચાલીસ નાય નમિ કૃષ્ણા પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે તથા અજ્ઞાની ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની બીજી રીતે નથી વર્તતા માટે જ્ઞાની ને જીતેન્દ્રિય કયા છે તે કેવી રીતે જાણવા જીતેન્દ્રિ કેમ કીધા વાપરે તો પછી મુક્તાનંદ સ્વામી એ કહ્યું છે म पहु रीते मुक्तान स्वामी उत्तर करीजी महाराजे कहूत तो एम छ એટલે લગી આવ્યું વાંચી લીધું ને સ્વામી નારાયણ શું કયું ભાઈ એમ તો કંઈક લખવાનું નહી. હવે ન હું લખણું. કે સર કે પાછું. આ તો આનું. મોરો એટલા લો. કમ તો. આ તમને બોલ્યો. ઓકાકા 200000 થાતા. હા બોની. હા કે 1 200000 થાતા. હા. ઼એ આપણે પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે પણ જ્ઞાનીઓ હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા માટે જ્ઞાની ને જીતેન્દ્રિય કયા છે તે કેવી રીતે જાણવા એ પ્રશ્ન છે પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે થાય ત્યારે થાય એમ જણાય છે બધા જ્ઞાની જવું તમારે બોલવું જઈશ જાણતા કોણ કેવાય જે લોર લાય મા સાધું વાતો બીજા ને કરી અગિયાર પછી મુક્તાનંદ સ્વામી એ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજે કહ્યું છે તેને જાણી અને ભગવાન જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણી અને માઈક જે પંચ વિષય તેને ભોગવ કરીને જીવ ને નરક પ્રાપ્તિ થાય છે મહાદુઃ ભોગવવા પડે છે તેને પણ જાણે વાંધો નક્કી કરો પછી ત્રીજ મહારાજ કહ્યું છે એનો ઉત્તર તો એમ છે શબ્દ પંચ વિષય છે એમાં જે દોષ રહ્યા છે તેને જાણે આપડે ભગવાન આવ્યા અને જો આ ન ખબર હોય ભગવાન રસ્તે જવાય ગયા પાછા વાળી લેવા જેમ જેમ કાચવા વાત કરવાનો અભ્યાસ પણ દોષ જોવાનો અભ્યાસ નથી જોયી તો ના જોવે ત્યાગીએ છીએ રસ્તાશ્રમ સુખરૂપ જાય છોકરો જન્મ મેં તો આનંદ હોય કે નહીં હવે આલે પણ કયું નો કરે દહીં બુકડે પણ જલ્દી મો દેદી યાદ ન આવે કેદી જલ્દી મો કેદી દસુખ રૂપ દેખાતો હોય ને તમે આ હાથે પેરાવે છે હે એ તો હાથે પેરાવે આ એ તો છે ને નો જન્મ કેદી જો જન્મ કે જેસે રોય જાય તો શું જાય નહી નો દેખાય આપડે છે <laughs> <laughs> મારે નાગલાની સાયબ એ તો ભૂંબો થાય છે સંઘળામાં છોકરો છેટો ઉડે ને બાપના ગાય છે એ કોકયા તારો છોકરો કને રાખે એ તો ભૂંબો થાય રાય દેનારો જ ભૂંબો ઉસી કરમાં આની નીનો ઉચાય એમ હા એ દેખાય જ નહીં મને નાનો નાનો કલે નથી આવતો હું ખુશી આપણા છે એના છે દેખાતા છે એમ છે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાય અને ભગવાન જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાય અને એમ લે નુ જુગા મને ગુણ જાણતા નહોતું એ એક લખ દો આના દોષ હજી ડરડ ન છાતા એટલે ઓલાના ગોણ પછી રે નઈ જાયા હોય આ પેલા દોષ કે ધ્યાન એની ઓલા ગુણ પર દેખા ધ્યાન એનું સોનું સાબરા એની કિંમત બને ને હા એ કામી થોડી કુમ મેલા દા પેલો ઓલા ન મત ઈજે હા યેલા આતો તમને શિખુ હું હું બોલું એ લખો છો બીજું કઈ હે હે ન તો ઓલા ઓલા ન માર તુ મોલા ઈ જી ભલાઈ હે કારણે બોલ તી લખી દી કે ન રે વાત રહસ્ય લખવાનું વાત શું આપડે કેમ હમ જ નહી હોય એમાં મને લાવવા પડે જો કોઈ માતાજી રહ્યો વાળી હોય એ લખવામાં આવતી છે માસ્ટર ને ચિંતા નથી આજ માસ્ટર સમજાવતા આવડા ને રવડ ઊભો થાય નિશાળિયા માં આવે છે આ કથા થાય એના ભાવ ભાવ લખાતો છે જયારે થાય તો મારી પાપાવ આવે ન આવે છે ના તેવું ખરાબ આખ્યાન ચાલતું હોય એ બરાબર પકડવાની છે એ ચોપડી લીધે એને કંઠ કરે એટલે એ આવતા ગુજરાત એમ ને ન્યાય વેદાંત મગજ ને કારશો ચિંતા હોય તો મદદ માં શીખાય પછી અંતે નુકસાન પછી મહારાજે કહ્યું છે એનો ઉત્તર તો એમ છે જે પંચ વિષય છે એમાં જાણી ભગવાનુખ ભોગવવા પડે છે તેને પણ જાણી મનજીભાઈ ને રોકવા પડે મનજીભાઈ રાખવામાં મજા રાખો રાજ કરવી પડે અને પછી ની નુકશાની એક લાભ એને જો વધી જ વર્તમાન કાલે વર્તમાન કાલે આ દિવસ કેટલો હું માનવું ના તો હું સમજવાનો કોઈ પ્રયત્ન બદલાય વા આવેલા બધા બેઠા થઈ ને બે પાંચ વર્ષ ના મુંજાય અને એમ જાણે ત્યારે એને પંચ રીતે અભાવ આવે છે અને એને વેર બુદ્ધિ થાય છે જે સાથે થાય સમજાવું પછી ભગવાન ની શ્રવણ કિર્તા ભક્તિ એ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે જવા આ પછી ત્યાં તો કોઈ આવી છે ને આની આશીર્વાદ દે ભાઈ પછી ભગવાન ની શ્રવણ કિર્તના ભક્તિ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો એક ત્યાગી સંત છે કેવળ તેના દેહ ની રીતિ તો જળ ને ઉન્મત ના જેવી હોય દેહ દેહને પોતાનું રૂપ ના માનતા હોય અને નિવૃત્તિ ઈ પ્રમાણે પાછા નિવૃત્તિ પ્રમાણે વર્તતા હોય એની કારણે બી દાય ની ભાવી દામોદર ભાઈ ની મોટા ભૂખાણા બેઠા હોય બેઠા હોય હવે લખાવો એમ કે જોછ આમાં લખો ને લખો ને ખબર પડે કેવળ ભગવાન માંગાય ભગવાન તમને ઠીક પડે લખો ને ને તમને ઠીક પડે તો તો સાધુ ને વળી લે છે પત્ની બીજો પ્રશ્ન પૂછ્યો છે એ તો કેવળ નિવૃત્તિ માર્ગ વાળા છે આપડે માથે આવ્યું હવે જોવા નિવૃત્તિ માર્ગ લીધો પણ એ ક્યાં એમાં બરાબર માને સરસ મિરાન જે વાંજે બેઠવું એ સર્વે હોય પણ લોક માં મળતું આવે એવું ના હોય આપણા ગુરુ હતા સ્વામી સ્થાન સાંજે ક્યુ બગડી જાય એવું છે હાજે હજુ ચાલે એવું હોય એ નીજાને કઈ મારું શાખારું હોય તો એ સાંજે હાલેકામ હોય ખાવું આખી જિંદગી કાઢું એની સેવા કરવી ભાવના ન જાગે અને બીજા ને હરખતી ઇન્દ્રિયો જુતાવૃત્તિ લારી સાચે ત્યાં લગી નિવૃત્તિ નથી તમે બધા એવા થઈ જાવ એમ નથી કેતો અથવા જાણી રાખવાની વાત ખાવું પીવું ઉઠવું બેસવું તેવું હોય પણ લોક માં મળતું આવે તેવું ના હોય અને એવા જે ત્યાગી હોય તેને કોઈ સંગ પણ રહે નહીં આપણે બે ગાંગડા હાકર ના રાખી માં બંધાણું બંધાવવા માં શું કીધું વાંધો એ મારો કહેવાય બીજો મારો નહીં એટલે બંધન બોલો અને જેમ વન નું મૃગ નું હોય તેની પેટે પણ થાય નહીં અને બીજા ત્યાગી સંતો નિવૃત્તિ માર્ગ વાળા છે અને તે પ્રવૃત્તિ ને કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મર આશા કૃષ્ણ ઈત્યાદિક જે દોષ તે હૃદય વિશે પ્રવર્તે અને તે નિવૃત્તિ માર્ગ વાળા છે તો પણ પ્રવૃતિ માર્ગ માં વર્તે છે અને જે પ્રવૃત્તિ ને યોગ્ય કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આશા તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદય ને વિશે પ્રવર્તે જેને સમાજ નું ભયું કરવું છે એમાં ભાવ આવશે આવશે આવશે કોક ને ખીજાવવું પડશે કોકને રાજી રાખવું પડશે પણ બંધન નહી ના દુર્ગુણ જાણી આટલું તંત્ર ચલાવવું એ પ્રવૃતિ નથી તમે સારું પુરુષ હોય તમારા હું ખાન કરી ચાલતું હશે ઓળખતો હોય એટલે આપણું પડે કરવા આવે એ ઓળખતો નથી એટલે એ આપણને રોકે ધોકે પાછો સહન અમારે કરવું કામ કરતો હોય તમે આમાં જે જે વિભાગમાં કામ કરતા હો એમાં સહન કરતા શીખો તો જ તમે સેવા કરી શકો પણ બસ મારા વખાણ થવાની આટલું હું જ મારી જીમત કરવૃતિ માર્ગ બાજુ હશે એને અસંભવ છે એમાં ઓછી થઈ જાય પાલીતાણા કયો હતો પાલિતાણા મારી ચાજા મોટો સમા ખંડ ને એમાં બેઠા હશે આપણા જેવા એ ના સાધુઓ એને આપણી પેઠે કામ તો હોય ને રાંધવું નથી કઈ નહીં કરે હું શાસ્ત્ર વાંચ્યા કરતા વાત કરે એક કઈક સમજવું હોય છે ને એના ચર્ચામાં ચર્ચામાં બોલ્યો ને આવડકે ઉભો આપણે આટલા બધા બેઠાથી કામ ના શું આપણે કે સાધુકો ખારો હશે કેટલા ખાધો કેટલું કામ કરે હવે એને ગુમાવી ગયો છે એવડા નોકરે મને મને આપડા ગુરુકુલ ને ક્યાં વખાણતા શું હા વાતો કહું સાધું બોલ હવે તમે એમાં છો હવે વિચાર કરજો તમારા વખાણ નથી કરતો સેવા કરનાર વેદાંત સેવા ને શંકરાચાર્ય કેવી કહી છે ભણવામાં નથી આવ્યું સેવા સ્વૃત્તિ વ્યાખ્યા શું સ્વૃત્તિ કુતરું કુતરા જેવા થા ઘણી બધું તું તો કરે મારું પાછું આવેલા નહી આવું એમ કે ત્રીજી ભેરે ત્રીજી ભેરે પાછું આવે સેવા જેને કરવી હશે એને અપમાન સહન જ કરવું પડે માન જો ઈચ્છે છે હું આટલું કરું છું કે વખાણ ને એ સેવા નો કરી શકે કોઈ સેવા થઈ ને કરશો તો સેવા નહી થાય ક્રિયા થશે સેવા તો બાપ માત્ર બાળે છે અને ક્રિયા તો બંધન કરે જો તમારે આ બધા હું આ કામ કરું છું હું આમ નો બોલવું હું આ સેવા કરું છું એમ કે મને તો નિર્માની રેવાય ક્રિયા કરી એટલે સેવા નો લાંબા કાળે આપડા ને છેકરા બધા પૈસા દે તો સેવા કેવાયકલા અને એની પાછળ મેં કુતરિયા ની માફક ફરી પાછી જો પૈસા દે તો કુતરિયા ની બોલો કોઈ કરશે ને એનું સહન કરવું પડશે અને ત્યારે કોઈક જાતનો અંતર માં વિકાર પણ થઈ આવે છે વિકાર થઈ આવે બોલો માટે એ ત્યાગીને એ પ્રવૃતિ માર્ગ માં રહેવું ઘટે કે ના ઘટે ત્યાગી આપી એ પ્રવૃતિ માર્ગ માં રેતા કેવી રીતે નિર્વિકાર રેવાય લે પાછું પ્રસંગો આવે છે વિકાર હવે એ ત્યાગી કેવી રીતે નિર્વિકાર રહે એ બધો પ્રશ્ન આપડા લાભ નો પ્રશ્ન છો લાભ એટલે આખા સંપ્રદાય આપડે સેવા કરીએ આનું કાલ ભ્રમ ની મંદિરે ગયો તો કુંભર બેઠા થાય તો એકદમ ઉભા થઈને આવ્યા અને સેવા કરો છો ખરી ખરી છો બોલો બોલો તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વર ની આજ્ઞા એ કરીને ભાંગ પીવે ગાંડો ના થાય જોઈ લ્યોંકા કરે છે સુકમુનિ એનું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહી પછી શ્રીજી મહારાજ બોલા છે જે કેવળ નિવૃત્તિ ધર્મ વાળા છે અને ઉન્મત પેટે વર્તે છે त्मनिष्ठा वाला जानवा निवृति धर्म वाला त्यागी भगवान युक्त रही संबंधी प्रवृति मगधान जड़ाव भल प्रसंगो आए छता रही हटी ना हटव नहीं हटी ना हटी ना અને તમે કહેશો જો પરમેશ્વર ની આજ્ઞા એ કરી ને પ્રવર્તી માર્ગ માં રહે તો વંદન ના થાય એટલે આપડે શબ્દ આખા સંપ્રદાય રૂઢ થઈ ગયો સર આ તો દેવસેવા છે આખા વંદન થોડું છે આખા સંપ્રદાય એ ઉપર દેવસેવા જરૂર ગાંડો થાય બંધ ગાંડો જ ન થાય થાય તમે ભગવાન ની આજ્ઞા એ કોઈ ભાંગ તો ગાંડો જ કરે એમાં અધર્મ દોષો પ્રવૃતિ માર્ગ માં રહે તો બંધન ના થાય નિત્યાનંદ સ્વામી સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહી કેવી રીત થાય તું ભગવાન સિવાય કોણ નિર્ણય કરે બોલો પછી શ્રીજી મહારાજ બોલા જે કેવળ નિવૃત્તિ ધર્મ વાળા છે ને ઉન્મત ની વર્તે છે નિવૃતિ ધર્મ વાળા ત્યાગી હોય અને કઈ કરવું નહી માળા ફેરવે એટલે ભજન પ્રવૃતિ થઈ ગઈ ને એ જે જે આ સેવા લીએ છે મનધારી મનધારી ભલે આરંભ માં મનધારી લિયો સરવાળે આ બધું મનધારી મૂકી દેવું પડે આપડા લક્ષણ માં ખબર મન કહે એમ ન કર્યું મન કે એમ જ કર્યું નઈ હે બઉ આનંદ બતા મનધાર્યું આવે એટલે રજર સ્વામી નહીં થઈ ને એટલે માયા થઈ ગઈ એ માયા થઈ ગઈ એને ઉખેડીને પોકે ના આયા ચક્કા બળદ લેવા જાય ને હાથ હંમે જવો એ ગાડે જ હાલે બસ એનો હાલે એના પૈસા પૂરા ન મળશે ક્યાંય રોકાય ને આ ન થાય એ કોઈ જૂના સાધુ અહિયાં વાંચ્યો તો આવશે પછી સેવા મારી કોઈ ન રે મારે કરવું મારું ઘર છે એમાં ક્યુ કામ મારું નહીં નહીં તો દવાર માર્ગ મોક્ષ માર્ગ ની વાત નતી અને આપડે તો મોક્ષ ને માગ્યા આમાં આયેલા મંદિર ફાવે તો મારા લગ અલગ આવતા ખબર શું ગોવિંદ સ્વામી ગાતમારવા દીધા અરે બ્રહ્માંડ સ્વામી વડતાલી નું મંદિર તૈયાર થયું અમારે અહીંથી નહીં નીકળે મારા જાલવા ટાણે કે બ્રહ્માન સ્વામી આપડે ગઢડે જવું આજો તમ ભેડા છોડી દે એ નું કર્યું હોય ને છોડીને ન હાલી શકે સેવાનો અર્થ તો બઉ મોટો છે મન ભેવું રાખીને સેવા કરે છે સેવાનું ફળ બંધન નથી બંધન તૂટે છે બંધન થાય પડે જો વાઘરી દેસો નિવૃત્તિ વાળા કરતા પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે એમ કહ્યું જો અને ઉન્મત ની બેઠે વર્ષે તેગવાન માં નિષ્ઠા નથી આવી ભલે ભગવતી જેવા તો એને માવા મોટી રાખે પણ એ ભક્ત નથી આત્મનિષ્ઠ છે આત્મા રૂપ નથી અને વળી જે નિવૃત્તિ ધર્મ વાળા ત્યાગી ભગવાન ની ભક્તિ છે તેને તો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને ભગવાન ના ભક્ત સંબંધી જે પ્રવૃતિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવું સાવધાન થઈને જોડાવ ખી જવું જોડાવું જોડાવું આપડે ખુ ભાવ થઈ જ જોડાવવાનો ભાવ થાય ખાઈ જાય છે આ લોકો કરતા આપડે આપી આપી સં આ જે સંસાર બેઠા એ જો આવી રીતે જાય છે એને કઈ વાંધો નથી પણ આપણા તો શોભે નહી કોઈ મંદા બોલો માટે પ્રવૃતિ માર્ગ તેને વિશે સાવધાન થઈ ને જોડાવું સાવધાન થઈ ને જોડાવું કેવૃતિ પ્રવૃતિ માં સેવા કરે આપણે સાધુ માં તો તેમાં જાય એની સેવા થાય પછી ના છો એટલે રસોઈ હું કરું આરતી હું કરું ચેષ્ટા હું બોલું અહીંથી બારે જવું હોય તો પોટલું હું બાંધુ બધા એ મળી અને મને ગુરુ બનાવ્યું ટપલા તમને આમાં એક ટપડો લઈ ગયો કેવી રીતે વાસણ મજબૂત થાય ભાગમાં આવ્યું કચાસ હોય તો મારી પૂરી થાય છે આપડે ભાઈ આગળ કાર્ય કરવું હોય એમાં એ જ વાત થાય છે કે પેલા તો સહન કરવું પડે કેટલી ઉપાધિ હોય નહીં હોય મોટા કેમ ધોવાયે છે અને એ જે ભગવાન ને ભગવાન ના ભક્ત ને અર્થે પ્રવૃત્તિ માર્ગ માં જોડાવું એનું નામ જ ભક્તિ છે પ્રવૃત્તિ માં જોડાવું અને એવી પ્રવૃતિ વાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગ વાળો કેવળ આત્મનિશ્ચર ત્યાગી તે થઈ શકતો નથી કઈ ક્યાંય જોડાય અને બીજા ગયા સ્વામી બઉો કોઈ રાખે કરી વાત આ તો ખાવું છું દુખાણ વાંધા ના થાય પણ આમાં સીધી શું કઈ એ આવડો આ ખીજાય ભલે અને કોઈ કામ ગોધા દોષો છે એ જરા રહી ગયા તો એમાં એના રક્ષક ભગવાન છે કારણ કે એનો હેતુ દોષ પોષણ માટે નથી બીજાના ભલા ને માટે હેતુ સમજવાની વાત આમાં જેમ કીધું એમ કરે તો દોષ નીકળી જાય નીકળી જ જાય કારણ કે આની વસ્તુ એવી પારસ ને ભૂલે પાણી લોઢું આઈટ્યું ભગવાન ને ભગવાન જાણીને જો પછી કામ ક્રોધા અને એવી પ્રવૃત્તિ વાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગ વાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી મુખે હું કોક ને ક્યાં કહીએ માથા ખૂટ શા માટે જે ત્યાગી છે માર્ગ વાળા છે તો પણ ભગવાન ને ભગવાન ના ભક્ત ની સેવા ને અર્થે પ્રવૃતિ પ્રવર્તે છે અને એ જે ભગવાન નો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વર ના રહીને પ્રવૃત્તિ માર્ગ ને વિષે પણ પરમેશ્વર ના નિયમથી અધિક વર્તવું નહીં અને ન્યૂન પણ રહેવું નહીં અને કામ ક્રોધ લો આશા ઇત્યાદિત વિકાસ એનો ત્યાગ કરીને ભગવાન ને ભગવાન ના ભક્ત ની સેવા ને પ્રવૃત્તિ માર્ગ ને વિશે વર્તવું તો એને કોઈ જાત બંધન થાય નહીં ભૂલ જેવું હોય ને તો આટલો કઈ નથી આવડતો હું તો હા ચડે રોપડી દઉં બીજું ઘાત નો ભૂવાડો હા એવું રાજા <todic> <todic> <todic> <todic> <todic> <todic> <todic>